આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ઉદિશા વાર્તા સાંભળે છે વિરલ છે મોક્ષ છે ઓહો હો તમે બધા વાર્તા સાંભળવા આવ્યા છો એમ આવો આવો સાંભળો સાંભળો આજે હું તમને સરસ મજાની વાર્તા છું ભાઈ વાર્તાનું નામ છે જાદુ લાકડી વાળો ખેડૂત હા સાંભળો સાંભળો એક બહુ નાનું ગામ હતું આ ગામમાં એક ખેડૂત રહેતો હતો એ ખેડૂત ખેતર ખેડે અને જે કઈ મળે તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે એક દિવસ તે ઘરેથી ખેતર જવા માટે નીકળ્યો રસ્તામાં એક પથ્થર આડો આવ્યો અને ખેડૂતનો પગ તે પથ્થર પર પડ્યો તે લપશો અને ગબડવા લાગ્યો ગબડવા લાગ્યો ગબડતો ગબડતો ગબડતો ગબડતો એ તો લાકડી પછી ચાલવા લાગ્યો ટાપાક ટાપાક ટાપક કરતો પહેલા તો તેને થયું કે આ લાકડી શું કામ નહી પણ પછી થયું કે ફેંકવાથી એ શું કામ જ્યારે મને મળી જ છે અને એ લાકડીએ જ મને જીવ બચાવ્યો છે આ લાકડી મારા હાથમાં આવી જ છે તો એમાં ભગવાનનો કંઈક સંકેત હશે ભાઈ એવું એણે તો વિચાર્યું એટલે ખેડૂત તો લાકડી સાથે લઈને આગળ ચાલવા લાગ્યો ત્યાં અચાનક એક ભમરા જેવું જીવડું એના માથા પર ફરતું આવ્યું ખેડૂતે એ જીવડાને પકડી ને પોતાની લાકડી સાથે બાંધી દીધું અને પછી આગળ ચાલવા લાગ્યો હોય તો બોલો થોડેક આગળ ગયો હશે त्यास्ता एक स्त्री मी एक बेन एना बाड़क साथ दीकूत हाथ में लाकड़ी लाकड़ी में फसायेल पेलु हेलिकॉप्टर जीवड़ू जो बाक ने तो भारे नवाई लगी आ लाकड़ी लई ले तो जीद पकड़ियों पर पोता समझा પણ આ બાળક તે કાંઈ માને પણ તમે બધા તો માનો છો ને આ બાળકે તો જીદ પકડી મામા મારે પેલી લાકડી જોઈએ ખેડૂતે તે બાળકને પોતાની નજીક બોલાવ્યો પાસે બોલાવ્યો અને કહ્યું લે બેટા આ લાકડી અને એનું જીવડું તું એની સાથે રમજે લ બોલો બાળક તો ખુશ ખુશ થઈ ગયું હો ભાઈ એ તો એવું આનંદમાં આવી ગયું એવું આનંદમાં આવી ગયું વાત જ ન કરો ને કઈ બાળકની માએ ખેડૂતનો આભાર માનો અને એને ત્રણ સફરજન આપ્યા અને કહ્યું મારી પાસે બીજું તો કાંઈ નથી આ સફરજન છે ભાઈ તું એને તારી પાસે રાખ મારા ખેતરમાં ઉગ્યા છે અને બહુ મીઠા છે ખાજે તું નીરાતે લે એમ કહીને પેલી સ્ત્રીએ તો ખેડૂતને ત્રણ સફરજન આપ્યા ખેડૂત તો એ સફરજન લઈ અને પેલા બેનનો આભાર માની અને આગળ જવા લાગ્યો આગળ ગયો ત્યાં એને ફેરિયો મળ્યો એ તો કપડાઓ વેચતો હતો કાપડ વેચતો હતો આ ફેરિયો આવું બોલતો હતો ખેડૂતને જોઈ ને કે ભાઈ તમારી પાસે પાણી છે મને બહુ જ તરસ લાગી છે ખેડૂતે કહ્યું ના ભાઈ મારી પાસે પાણી નથી અહીંયા આસપાસમાં વડી પાછું કોઈ નદી કે ઝરણું પણ નથી ખેડૂતને પોતાના પેલા સફરજન યાદ આવ્યા એટલે એણે આગળ કહ્યું અરે ભાઈ મારી પાસે આ સફરજન છે એનાથી તું તારી તરસ છિપાવ तू खाईश एट तू धरा जा बोलो एट खेडतेफरजन आप दीधा सफरजन खाई ने पेलो फेरियो तो धराय गय कर तो ओडकारेरियो के भाई मरी पे तने आप बीजू कई પણ આ એક સરસ મજા પોશાક બને એવું કપડું છે એ કપડા માંથી રાખી લે ખેડૂતો લઈ ને આગળ ચાલ્યો પણ ભાઈ આજ સમયે એક રાજકુમારી પોતાના રથમાં ફરવા નીકળી હતી સુંદર મજાની રાજકુમારી હતી એને ખેડૂતના હાથમાં કાપડના પેલા સુંદર મજાના કપડા જોયા ટુકડા જોયા હોય થયું આટલા સરસ કપડા આ માણસ વેચે છે આટલા સુંદર રંગભાત છે આવા સુંદર રંગો તો મેં ક્યારેય જોયા નથી રાજકુમારીએ રથ ઉભો રખાયો અને ખેડૂતને કહ્યું અરે ભાઈ તું મને આ ત્રણેય ટુકડા આપી દે કાપડના બદલામાં કાપડના ત્રણેય ટુકડાઓ આપી દીધા હો ખેડૂતને થયું આજનો મારો દિવસ કેટલો સરસ ગયો મારે આમાંથી કઈ સારું કામ કરવું જોઈએ खेडते जमीन, जमीन मफत में आपी दीधी बोलो कहू हम ते ब खूब मेहनत करो तारी पे जमीन नीती ने आ जमीन म ખૂબ જ અનાજ ઉગાડો ઘઉ ચોખા બધું ઉગાડો અને પૈસા બનાવો એમાંથી બિચારા બધા ગરીબ ખેડૂતોને પોતાની પાસે જમીન હોય એવું તો એમણે ક્યારેય સપને નહોતું વિચાર્યું હો ભાઈ અને જમીન આવી ગઈ પેલા ખેડૂતે લઈ આપી બધાને અને બધા તન તોડ મહેનત કરવા લાગ્યા હો પછી તો ભાઈ ચારે બાજુ અનાજના લીલા લીલા ખેતરો ઉભા થઈ ગયા ખેડૂત ખુબજ પૈસો પૈસો થઈ ગયો બધા તો ખુશ ખુશ રહેવા લાગ્યા ભાઈ આમ બધા લોકોની ગરીબી દૂર થઈ પેલા ખેડૂતે અનેક લોકોને મદદ કર્યો ઘણા બધા લોકોને મદદ કરી હતી ચારે બાજુ એ ખેડૂતનું માન વધી ગયું એને લોકો યાદ કરે તો પણ બધાના મોઢા ખુશીથી છવાઈ જાય બધા એને ખૂબ જ માન આપતા અને લોકોએ એનું નામ પાડ્યું પછી તો એ ખેડૂતનું હો ભાઈ જાદુઈ લાકડી વાળો ખેડૂત બોલો લો આ જાદુઈ લાકડી બધાના ઉપયોગમાં આવી બધાને મદદમાં આવી ભાઈ તો મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો આવજો